એટલે એના રાયનગર શું દર્શન કરવા હે ત્યાં હું આવું નઈ દાદા એ મને સ્વામી આ ફેર છોકરો જ આવશે તો જ હું આવું એટલે આશીર્વાદ આપણને સ્વામી આપ્યો એ છોકરો અત્યારે લગભગ દસ અગિયાર વાર નો થયો એટલે છોકરો આવ્યો પછી બધી દર્શન રોજ કરોજ દર્શન કરે એમાં કઈ મેહાલ મુશ્કેલી એવી થઈ દાદા હું નિર્ગમ ત્યાં આગળ સુરત માં મારી ગુરુ હતી પેલા રમેશભાઈ ઉજવેલી ગુરુ પૂર્ણિમા એ તો બઉ આફત માં મારી આફત બાબત આફત છે કોઈ કરું કદાચ નવા છો નહીં ને આફત આફત કરવા મારા ગુરુ મને ધમકી આપી છે પચાસ આપી દેજે તમે ગુરુશી ગયા તો એક ધમકી આપે છે એટલે ખેદાન મેદાન મને કહ્યું એટલે પછી એમનો ફોટો હતો ને દસર રોજ કરતો હતો તે હું તો નાખ્યો મૂર્તિ નખાય નહીં તે પૂજવી નાખે શું કહ્યું હવે શું થાય વિધિ દેખ્યા વિધિ કરી ગુરુ નું ગુરુ ને છે તે મનમાં ખરાબ વિચાર ના આવે એવી શું કહ્યું કે રખડતો હોય કેદાર મેદાન કરવા વાળા એમ હે તમે જો માન છો અને ચમત્કાર કે છો તો આ બાબા ખાઈ જશે બધા આ ઓઠાડી છે મારા ઓઠાડી છે દાદા ચમત્કાર હું કઉ છું એક માસ ચમત્કાર કોઈ કઈ શકે નથી ચમત્કાર કરવા સંડા નહીં કયો માણસ એવો જાગ્યો શક્તિ પોતાની હતી દાદા પેલી કાલે ચમત્કાર ની વ્યાખ્યા મને કઈ હતી ને ચમત્કાર તો નોર્મલ માંગર ની કઢાઈ માં સાહેબ કાગર ની એને તેલ રેડી મૂકીને ભજી અગાડી હતો ખતરો કાગળ ની કડી મને ચેસ્ટ થાય દુનિયા બધી પોતે પછી અમે વખલા ગયા હતા વખલાય છતી નડિયાદ કઈક પટેલ હતા પૂનમ ભી કરીને એ મોટા ના ભગત પેલું મેં કહ્યું કે ચમત્કાર માણસ કરી શકે નઈ એટલે એટલા ક્યાં ભાઈ પડે મોટા ચમત્કાર કરતા તમે તમને ના કેમ કરશું સંજા જે જતા થાય સંજા એના ચમત્કાર થઈ શકે જ નહીં કહ્યું શું કહ્યું આ મૂર્ખાઓ આ પોલીસ લોકોને આ બધું આને કહેનાર જ પોલીસ કે આમાં ચમત્કાર થઈ જશે બંને પોલીસોના ટોળા થયા ગયો શું કહ્યું ચમત્કાર છે તારે શું જોઈએ છે કઈ દે ના લોકો કશું તમારે જોઈએ છે ચમત્કાર બોલી રહ્યા છો બધું એટલે એના મને રીસ કરાદા કે જ્ઞાન માં બેસી જાય તો બેસતો નથી તમે કબૂલ કરો કે મોટા એ ચમત્કાર કર્યા છે કબુ કરો તો જ્ઞાન બાબા મારી ના બે હા કે દાદા ને ગમત કરી ઉપર બોલાવી ચમત્કાર બેઠા દેખાય છે ગભરી ગયો દાદા ને જ્ઞાન બાબતે ચમત્કાર તમે શું કરો છો મને શું સમજણ મને કહ્યું આ ભરત હતો ભરત નિરૂ પછી સિક્કો આપ્યો દસ પૈસા પાંચ પૈસાનો ભરત ને કહે છે આમ ચાલો એને શું કર્યું દિવાળી એક થઈ ગઈ ને બીજી હું આમ ને આમ ફેરી સમજો ને ફ્રન્ટ હેલી ગઈ છે પાછું પાછું આમ કઈ જોવાનું અસર થઈ ગઈ નઈ પણ ધીમે ધીમે મેડ્યું એટલો બધો ગરમ થયો કે પેલો ધજાવી નાખી ગયો શું થયું ત્યાં ધગાવાય વિજ્ઞાન ના ગણતો આ કાગળમાં થાય છે એ વિજ્ઞાન હું ગણતો તમે ના ગણતા બધો ચમત્કાર લાગે છે दादा वीला एक मनस ने बेभान कर असर नहीं पड़ी वर्ष पहला है। एक थी थे नहीं एक मनस ने बेभान करे तो सीगरेट चापी तो असर न थी बेबान करे सीगरेट अडारी તા એક <coughs> એ છે તે કાગળની કઢીમાં જાય મેં શું કઢી ઉપર મંત્ર મારો મંત્ર ના ગયા પછી થયેલ માં નહીં બધા એટલે હાલ મે ચારા બતાવ્યા હવે કાગળનો સ્વભાવ એવો છે જોઈ શકે હવે જે વિજ્ઞાન બહાર પડી ગયું એની બી બીજાની કિંમત નહીં બહાર ના પડી પાંચ લાખની કિંમત કાગળની અંદર તેલ બધ્યા પડેલું એની પર તો લાખ રૂપિયા સુધી લોકો એ મળે પીટ મારે પછી બહાર પડી ગયા પછી બીજું બીજું સ્ટેજ આસ્તા રાખી બધા સ્માર્ટ હોય છે એ હોય છે સ્માર્ટનેસ નહી હોવાથી વાત ખોટી લાખ હું ગોઠવું નહીં અને એક બાવી આવ સીધું કહ્યું કોઈ દેવ ની સાધ ના કરી ક્યારે બનેલા નહીખકો પણ એમ કેવા હિંમત જળેરી કે ચમત્કાર કે ખબર નથી એમને શું થયું તું હિંમતભાઈ શું થયેલું મને કઈ યાદ આવે બહુ ચીજો થાય બધા એક તો ચમત્કાર એ મોટો થાય હજારો માસ એક શનવાર દાદા ભૂલતા નથી આવી એ જેવો તેવો ચમત્કાર છે હજારો માં એક બે નહીં આટલા જેટલા કેવું ક્યાં થાય છે કે દાદા તમે સાડા ત્રણ વાગે મારે તો આવ્યા અને પછી પાંચ વાગે હું તમને તો મેળવા કારમાં એટલે મારે હા કેવું પડે અરે પેલો મનમાં ડિસ્ક ના થઈ જાય એટલે આ હું આવ્યો છે અને હું કઉક શું બોલ બધી મારી જગ્યા એ કલ્પના નો પેલું હશે નહીં કરેપ કરે કરે એ ચમત્કાર નહિ નહી कोई के आओ ना करी आओ ना बंदे में कोई दादा ओ। बोलो। आओ रे ना हैं, तो आप जो छो किए बी बनतेमत्कार चमत्कार क्या चमत्कार लोग सके नहीं चमत्कार मानव न कर सके बुद्धि थी समझिए દહે ની અવધિ પૂરી થઈ હોય ને એમના દહે ની અવધી પૂરી થઈ હોય એમના દહે ની અવધિ પૂરી થઈ એમને સ્વીકારી લીધી એમ કોની કૃષ્ણ ભગવાને પોતાના સત્તા નથી જીવવાની આપણા ચમત્કાર કે મેં શું કહ્યું આ ચમત્કાર ચમત્કાર નથી પણ મારું એ સ્નામ કરે દાદા એ કર્યું સાંઈ બાબાને શીખર જ્ઞાન આપે આ કમત્કાર વગર જ્ઞાન આપે જે દાદાનેજર પણ મેનેજર પદ સાથે नहीं आप वर्ष पेदराबार लगभग 10 साढ़े दस वगे गाड़ी राधेश भाई हे मारा विषय ત્યારે આપે એમ કહ્યું કે હું અત્યારે એની રક્ષામાં છું દાદા ને નરસિંહ મહેતા અને સંતો વાત કરતા જતા હતા ટાયર બર્શ થઈ ગયું તો એકદમ પેલું ઢીંગલી આમ ઉપાડી ને મૂકી દે કોઈ એવી એને પાડ ઉપર મૂકી દીધી કો ગાડી ચલાવે ગાડીપમાં ઉતરી પડી દસ પંદર ઊંડા ડીપ માં હળવો સુકીને ડીપ માં ઉતરી પડી એટલે પેલા ઉતાર બતાવતા બાર કોણ ઉચકે ઉસ્કીનામ બેઠા બે હડે ને ઉસ્કીને બેહાડી જાય સાહેબ ને પણ એક મોટર નો જવું આજે એક વાત બની ગયા તા આજ સવારે હું ઓફિસે નું લાયસન્સ મારી પાસે નતું સીટી મારી પેલા પોલીસે બે કંડે મનમાં કીધું દાદા ખોટું તો કરવું છે પણ બચાવી લેજો રાખ્યું આજ સવારે જ બન્યું કાર બરોડા ના જનરલ માં નોંધ દાદા ભગવાન નો આખે શું કહ્યું બે બેલ ફરી વળેલો કેટલો દાદાભ ના સિંધમાં હા ખરા બધું ભૂલી ગયેલા આ શું છે આ મારા બધું ભૂલી ગયેલા બંધ બિલકુલ બંધ સોફ બધા રોડ સફ થઈ ગયા દવાખાના જુદું દવાખાના માંથી જુદું પછી બપોર ખબર આવી મને અચ્છા આવું થઈ ગયું તો ગયો હું ગયો દાદા તાર ડાક્ટર આવ્યા છે એમને ઘડિયાળ બધું બને હા શું છે પછી એ ના બોલ્યા એટલે ગુરુ પૂર્ણિમા હોય કે પછી જન્મ જયંતિ હોય પેલો ટોપો મારો કૃષ્ણ ભગવાન વાળો કૃષ્ણ ભગવાન ખોટો હોય ને એ ડોગો ભરાયેલો એટલે મેં ટોપો એમને કહ્યું ઘડિયાળે શું થયા શું પૂછપુછ કરે ઘડિયાળ છે પૂછપુછ કરો તમે ગઈ વાત કરો ડોક્ટર ટોપો પહેર્યો દાદાનો પેલા રઘુર વ્યાસે એમ કેમ્બર ભારે દાદા ગમે તે મારા પડોશી ને મટી ગયો લઈને આવ્યો હતો આપ કનુભાઈ કનુભાઈ ને ત્યાં ઉતર્યા હતા ત્યારે સારું થઈ ગયું ઘણા બધા કેસ સારા થાય જાય ને દાદા ભગવાન બોલે એટલે પેલો કનૈયા કનૈયા દાદા આવ મારી તબિયત આપણે બરોબર છે નહી તારે શું છે બોમ્બે હોસ્પિટલ મને કેમ કારણ કે મારા સાધુ છે ને તેને ડોક્ટરે કહ્યું કે બે કાલ બે દિવસ માટે થઇ ગઈ લે હમણાં લઈ જવા મારવા નહીં બેઠી થઈ ગઈ ચાર વાગે આપણા આશીર્વાદ થી સાજુ થઈ ગયું બહુ કેસે એ કેવા ગમે બેસી આપડે ચાલ જેને પૈસા ઉજવવા આખી રાહત સુગંધી આખી સુગઢ સુખડ હોય કરે બરોબર છે પાછો કાઢે ને મારે કેવા ને વેચવાનું હે કે શું બાર લખાયકાંત્રી જળ કલાક બચશે ડાક્ટરો કયું ત્રણ કલાક બચશે હોગડું ના મને કશું થવાનું નથી હું સુધાર્થ ના અમદાવાદ નહીં આવ્યો ઠાકોર ભાઈ ગાડી વાળો તમારે જે કરવું કરી લો કે છે એટલે પેલો દોડતો અહી ગાડી લઈને દાદા મારો ભાઈ બાર કલાક છે કઈ વિધિ ગયા વિધિ ગયા વિધિ કરી ભાઈ મને મૂકવા આવ્યો હતો તારે તો કેવડિયા છે ગમે એનો દરિયો મોટો હોય તો એ કઈ ગાત ને દુબાય કે ઉપર થઈ જાય કે આજે પ્રશ્ન બઉ સારું મને પણ સંતોષ થયો કેવું પડે શહેર માં વળખાણ હાર હોય કઈ ધંધો રોજગાર કરે છે કે દેખાય છે તરાદન ફસગે મારે ભતી જો સંગરાજ એ મારી કિંમત કે લે બનીયા સંગરાજ એ ના કાકા એરા સરાતન માકેનો હું તો સંગરાજ એનો કાકો છું હા કે રે સીધી લાગે ને તિલタル કોઈ લખતને ને જ્ઞાન નો શંકરાચાર્ય દાદા નો નવો શંકરાચાર્ય નથી દાદા નો શંકરાચાર્ય છે બે લાઈ એટલે હું ભગવાન પણ આલે ભગવાન પણ કારખ હસી પડ્યા છે ભગવાન આલેલું મને એટલે બીજું તમારા અભિપ્રાયો નું ઘૂતરું બં બસ થઈ આજે અભિપ્રાય આજે અભિપ્રાય અને ભાષા એના ઉપર સારી વાત થઈ હમ જેને જેના આ લોકો બધા ત્યાગ કરવાનું કેવા દો કર્યો જેને ત્યાગ કરવાનું કે તમે આચાર જુઓ તો હું નહી જોતો એ વાત વિજ્ઞાન છે આતા જોવાનું હોય તો અમે એક થાય ભય કરાતા બસ તે નહિ પાછન આ વિજ્ઞાન વચ્ચે અક્રમ વિજ્ઞાન જો કોઈ જાત મુશ્કેલી નહિ મહેનત નહીં विरोधाभास न पी फिर जाच्छा मैं जो इच्छा नजवा जगत मधु जाए કર્યો નથી જા તો ત્યારે નામ કરે કે જાણી ગયા જાણે તારીખ પાંચ ચાર અમદાવાદ આવે એટલે બિઝનેસ ના મંગાવ લેવા તીકરણ હર અમારી પી દવાઈ પૂછો ગઈ હા પાકી દવા એ ગીધું આરોગ્ય મોખ્ય દિવાલ ન કીસકી વિચાર છે હા પછી વાંધા જેવો રોડ ક્લિયર દેખાય છે વચ્ચે અમારે કયા પ્રમાણે ચાલે નહી એને એક અવતાર મમો जरा अरक्रो चले तेरे आज्ञा पालन बढ़ गई छता बुद्धि बुमा मारे उचा मारे ए दोहन तो जागृति आग् नंबर वन बीज बद મોજ કરજે विचार प्रश्न उपस्थित करता नहीं ज्या भेद पड़ो त्या बाजी पकड़ी गई के राग नहीं, नहीं, कोई पर जातना, नहीं तेज बताया द्वीत હેરાન કરે લોહી કાઢે શું કહ્યું પણ તમે ધ્વંદી છો એ પોતાનું ભાન છે એટલે બુદ્ધિ કેટલું કરી કરી કરવાની છે અત્યાર સુધી બુદ્ધિ જ ચલાવ્યું એવું આ ગોદામ એટલે પછી નવું હથિયાર આપ્યું દાદા ભગવાન ના સિંધે બોલે બુદ્ધિ બુઠ્ઠી કરે બેઠી નહી બેરી કરે જેમ છો આપડી બેરી થઈ જાય ને બુ થાય છે એ બુદ્ધિ એ મને ઓળખાવ્યો ઓળખાવનાર એ બુદ્ધિ એટલે માટે એને એકદમ કઈ મારે ગયા ને સ્વતંત્ર થયા ભગવાન પણ ઉપરી નઈ ભગવાન તો આપણું સ્વરૂપ હતું હું પોતે ખબર પડી આવે ઉપરી ભગવાન નહી ભગવાન બીજું ઉપરી કોણ હતું બ્લન્ડર છે બ્લન્ડર કોણ હતા કે હું મંગલદાસ એ બ્લન્ડર આ બાય નો ધણી બીજું બ્લન્ડર વકીલ છું જુ ઘોડો છું હોવળો છું ઝાડો છું પાતળો છું બધા બ્લન્ડર એ બ્લેન્ડર તૂટી ગયા મેં તોડી આપ્યો આ મિસ્ટેક તમને આ દેખા છે કે મિસ્ટેક ભરી લીધી શું હતું એ જતી રહે છે જેમ જેમ મિસ્ટેક દેખાતી જતી રહે ન્યાયલ થઈ ગયા અપીલ ના હોય કોર્ટ માં લેલ ચેનલો થઇ ગયા પછી પ્રશ્ન છે એમનો પોતે જ હું સિદ્ધાર્થ ના ત્યાં ધંધા નહીં થયું નહી જુદા રહ્યા તું કે હું તો જુદા કેવાય જુ કું કહ્યું આપડા મહાત્મા झाड़ पान बनेराबर शब्द शुद्धात्मा त्या बराबर शब्द शु कमो पड़े हाँ बहु मोटी એ બહુ જરૂરિયાત છે નાની પુરુષે તને શુદ્ધાત્મ પદ આપ્યું અને પછી મંગળદાસ થી દુનિયા આખી નિંદા કરે એવું ઘટિત કાર્ય થયું તો તું શુદ્ધ છુએ નઈ કેમ शब्द मार मारो नहीं पुस्तक न शब्दों પુરુષ ના છે સા પુરુષ મહાવીર સ્વામી છે શું છે ગમે તેવું ખરાબ કાર્ય થાય આખું જગત નિંદા કરે તો શુદ્ધ આત્મા પર તૂટતું નથી એવું આ મારું જ્ઞાન આપેલું છે શું કરું છતાં મનમાં કોઈ જો એમ કે મને આવો કયો નથી આવવાનો એ લટક્યો हाँ डरता है कहू कर्मय पड़ी गलो પોતે તો શુદ્ધ છે પણ માનતા અવડી હતી પોતે તો શુદ્ધ જ છે करे नुद्ध हाथ थी गया એટલે આ બીજું બધું રિલેટીવ રિલેટિવ અવિનાશી જાતિભેદ છે બંનેનો આ રિલેટીવ છે રિલેટી જાતિ છે આપણી રિયલ જાતિ છે જાતિભેદથી જાતિભેદ એવું ખરી જરૂર છે કે હું આ અને આ ભેદ રહ્યો જ નહીં પછી આપડે મારે મનુષ્ય લોકો પેટી તો જો બુદ્ધિ જ ખરાબ થઈ ગઈ તો આગળ રહે જ નઈ ને તો પ્રેમ ઉત્પન્ન થાય અભેદ દ્રષ્ટિ થઈ એટલે અભેદ પ્રેમ ઉત્પન્ન થાય શું થાય જ્યાં ભેદ ભેદ દ્રષ્ટિ પ્રેમ છે ને ખરો પ્રેમ તો પરમાત્મા પ્રેમ તો નાની પુરુષ નો થાય એના પ્રેમ જ એના પ્રેમ જ બધા દુખો બાવી ગયા બાઈ ગયા પ્રેમ